શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના અઢારમું વચના પ્રથમ ચાલુ જય હરિ કૃષ્ણ જયારે તમે કેશો જે ભગવાન નું સ્વરૂપ કેવું છે તો કહીએ છીએ ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે જેના એક રોમ ને રાજા ધીરાજ છે સર્વ ના નિયમતા છે પણ આ વાત એવી છે ને એક જ પોઈન્ટ છે ભગવાન પોતે એ સચિદાનંદ રૂપ છે અને આકાર પણ સચિદાનંદ રૂપ છે માયા નથી આ બધા માયાનો હમ છે એટલે એનો નિષેધ કરે છે એનો નિષેધ એવો ખોટો નથી સમજણમાં બીજો પોઈન્ટ એક છે કે જે ખરા આચાર્યો રામાનુજાદીવ છે એમણે એનું ખુબ જ વર્ણન કર્યું કે કરનારા આમ કેવી છે પણ એ ભગવાન માયાના આકાર જો આકાર વાળા બનતા હોય સ્વતંત્ર સ્વતંત્ર ન રહ્યા એ કોઈ આકાર ને પરાધીન નથી આકાર સદા નિર્બુ સચિદાનંદ આવો એનો આકાર મૂળ સ્વરૂપ પછી એના એવા સાકાર રૂપ હોવા છતાં નિરાકાર રૂપે આનંદકોટી બ્રહ્માંડ માં વ્યાપી બેઠા છે એ પરાધીન નથી અને એ આકાર એવો હોવાથી સહસ્ત શિવ જે બધા મંત્રો છે એ મૂળ સ્વરૂપ ને લાગુ પડે છે અને પછી આ થાય તો તમને એક કલા ને બોલો લિ સર્વ ના અંતરિયાની છે ને અતિશય સુખ સ્વરૂપ છે અતિશય સુખ સ્વરૂપ છે સુખ સ્વરૂપ છે જેના સુખ ની આગળ આગળ તુચ્છ થઇ જાય છે એવું ભગવાન નું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ છે અને પોતાની ઈચ્છા કરીને ક્યારેક ચતુર્ભુજ જણાય છે ભગવાન સાકાર થવા માં માયા ના ગુણ ને ગ્રહણ કરે, એટલે ભગવાન ના સંબંધી પછી માયક નો રહે પણ મર્યાદિત આવી જાય છે આ મર્યાદિત નથી દિવ્ય માને એટલે પાછું એ અનંતુટી બ્રહ્માંડ માં જીણામાં જેણી વસ્તુમાં પણ એ રિયા છે રિયા છે એ નિરાકાર સ્વરૂપે છતાં એ સાકાર જેવું કામ કરે છે કારણ કે અંતરિયા જે દરેકમાં બેઠેલો છે નિરાકાર રૂપે પણ કર્મ પ્રદાતા છે શુભાશુભ કર્મો જેવ પ્રાણી માત્ર કરે છે એના ફળ વેનારો છે જયારે જઈને એને માનતા એ કર્મ ને જ માને છે જયારે કર્મ પોતાની મેળે ફળ દેતું હોય ને અને દિનારો નથી જોતો એને આ ફળ પ્રદાતા ભગવાન કર્મ પોતાની મેળે ફળતું નથી એને ફળવાની શક્તિ એ નથી કોઈ પ્રેરક બને ત્યારે એ ફળ રૂપે થાય પાછું આ તો બધા સિદ્ધાંતોની વાતો છે ચતુર્ભુજ પણ જણાય છે અને અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્ર ભુજ પણ દેખાય છે અને તે ભગવાન મત્સ્ય કક્ષ વરાહાદિક રૂપ તથા રામકૃષ્ણાદિક રૂપ કોઈક કાર્ય અર્થે ધારણ કરે છે જે કાર્ય અને જે કાર્ય નિમિત્તે જે દેહ ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે દેહ નો ત્યાગ પણ કરે છે તે ભાગવત માં કહ્યું છે દેનાભિમાન રૂપ છે ચૈતન્ય પોતાની કરીને મહાદેવ થયા અને નારિ શીલા થઈ માટે ચિત્રામણ માં જ્યાં જ્યાં મધ્યપુર માં દગવાન ના અવતાર કરે છે ત્યાં ત્યાં થોડોક મસ્ત કચ્છ નો આકાર કરીને પછી ભગવાન નો રૂપ અનાજ એવું જ છે અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રથમ જન્મ સમયમાં વનુદેવ દેવકી ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રુર ચતુર્ભુજ રૂપે દર્શન જળની વિશે દીધું ચતુર્ભુજ ના સહસ્ર ભાવો ભવ વિશ્વ મૂર્તે માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા અને યાદવારી કરીને પીપળાના પીપળાની હેઠળ શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજી તથા મૈત્રા પડે એવું કહ્યું છે માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે તે જેને ધ્યાન ધારણા સમાધિ નો તે કોટી કોટી સૂર્ય ના પ્રકાશયુક્ત દેખાય છે પણ મશાલુ કામ કરતું નથી અને એવો પ્રકાશ છે અને એ ભગવાન ઈચ્છે જે એવો પ્રકાશવાન હું આ ભક્ત ને દેખાવ તો તે પ્રકાશયુક્ત એની એજ મૂર્તિ ને દેખે છે માટે જેને ભગવાન નો હોય તે તો એમ સમજે છે ગોલોક વૈકું બ્રહ્મપુર માણસ જેવા દેખે છે તે શ્રી કૃષ્ણ ભગવાન એ ગીતા માં કહ્યું છે અવજાનતી મામ મુદા માનુષી તનુમાં પરમ ભાવ મજાન મમ ભૂત મહેશ્વરમ માટે જે મૂડ છે તે ભગવાન ભાવ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આશા તૃષ્ણા ઇત્યાદિ કંતા કરાવ છે તથા હાડ ચામ મળવન વૃદ્ધ એ સર્વે દેહ ભાવ છે भगवान तो परम दिव्य मूर्ति भगवान ने विषय मनुष्य भाव ना ले भगवान मनुष्य भाव ने तारी भाव लाभ પછી બ્રહ્માદિક નો ભાવ લાવવો પછી શ્રી કૃષ્ણ ભગવાન ના ચરિત્ર દેખી પ્રથમ તો દેવ ભાવ આવ્યો પછી ગર્ગાચાર્ય ના વચન ને સાંભળ સંભાળી ને નારાયણ નો ભાવ આવ્યો પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે કેટલું કામ આવ્યું આપડે શું કામ આવ્યું નથી શું આમાં આવ્યું અક્ષર સ્વામી શું આવ્યું એટલું આપડે હાંભું એમાં આપણે માટે ગુજલું આવ્યું છે પણ આપણે માટે ગુજનો એના સાધુ આમાં હું સમજાશું આ કથા હું કરીને બીજા સમજાવો આપડે કેટલું યાદમાં હશે ને હંમેશા હંમેશા નઈ પણ ક્યારેક ક્યારેક અક્ષર સ્વામી એ બોલતા બધા પાછો બેઠા છે ને એને તમે ખેંચો છો ને આમ પણ લઈ જવા પણ દૂર આ બાંધી નો ખેંચાયો જ્યાં અહીંયા આવીએ ને ત્યાં વજન વાળા ખેંચાય કારણ કે આવડા પગે લાગે સ્વામી સ્વામી નારાયણ આવી જાય એટલે એ કઈ ખેંચાય નઈ પછી નો ખેંચાયો તમે વાંચે હું આ વિચાર કરી રહ્યા છું જો એવા વિચારો આવે આ છતી એનું કામ થઈ જાય પણ એ વિચાર આવવા એ અઘરી વાત છે તો રખે હશે છતાં પરત સાધુ પાસે આવે આપણે સાધુ થયા કેટલા ભગવાન તરફ જાય વજન આવી જાય પછી કોક નું ખેંચાય ને આ કોક દવડું બાંધીને અને બે જણા દબાવે પાછળું નોડાય બોલો ઢે તો આપણે માથે દબાણ આવી જાય કઈ એટલે પછી ઢવડાય ને એટલે ઊંચા ભાગ માં જવાબે જ નહી અને પોષણ પણ આ યુગ માં એવું જ છે સામે આમ છે મારી નાખો ખરું ને જેમાં આવડા દવાઈ ગયા બધા વિચારા પણ શા માટે આવ્યા છે અને શું કરવું જોઈએ કલે મારી પાસે કરતા હશે એટલી સામા પણ આમાં વચનામૃત માં લખે એ પ્રમાણે આપણે ઘણા ઈ આ બિચારા દબાવો છો અને હરવા દેતા નથી ત્યાં રોટલી રાખો છો સ્વામી બધા સ્વામી બધા પધાર્યા હું પધાર્યા પછી શું હોત તો અત્યારે ભજન કરો છો એ ન થતો એ લાઈ ને ચડ્યા એમાં તમે ભજન કરો છો આ જીવ પ્રાણી માત્ર એને કઈક લઈને ચડવું છે દિન પ્રતિદિન જોયું કરવું છે ક્યાં થઈ કેટલે પોચ્યા છે ઘણી હારય છે પણ કેટલા દાખલા દાફલાઈ ના હોય અને એમાં આ જે ભક્તિ માર્ગ છે એ તો પૂરો ગાફર્યો છે હા ભક્તિ માર્ગ હોય એટલે ભક્તિ માર્ગ ને નુકસાની માર ગાડર આણીયે કારણે પણ કાતેલા ઉકળા તે દેખાયે ગાડર શા માટે ભરી દે પણ કાટેલા કોકડા તે જ ખાઈ કોકડા સુધી તો પહોંચું એટલે વણાયું ભણાયું અને કોકડા ત્યાં પણ ચાદર જેવા દેખાના ખાવાના ભાવ્યા હે હવે ઈ સાબડો તો થયો નઈ ગયો ને એ લગભગ કોકડા ખાવામાં રોખાય છે ભણવા સુધી પહોંચતા નથી એટલે ઊંચું કઈ પટે નહીટ માં દુખે જનલી અવતરણ માં વંદી તો વસેવા સુજન લેવતારણોમાં વંદિન પ્રતિદિન ભગવાન ને ઘુમલવા સમજવાનો આગ્રહ કે ને એ જોવું જોઈએ કામ બહુ હોય તો ભક્તો પાઠ કરી લીધો પાઠ કરી લીધો બે અપવા કરી લીધો એમ ભગવાન બધી વતીઓ બાળકો પાછી વાળવી ને સમજવા પ્રયત્ન કરે નહીં આવે પાછી વાળવી પડત અને માહિક ભાવ એમાં કોઈ ને ઉપદેશ લેવો જ પડે એ ચોટી જશે કઈ ભગવત ભાવ હોય એને માયા જોડી દે પણ માયા ને ભગવાન માં ના જોડે દોડે તમારું કલ્યાણ થાય અગવાટ્યું એટલે તમે જાણો મારું પૈસા થી કલ્યાણ થઈ થયું એટલે જાજુ કરવું નહીં આપણે બરાબર આપણે ને આપણે જાય કરીએ છીએ ને તમને ખેંચીએ તો એ માલિક ભાવ માંથી એનો દિવ્ય ભાવ કેળવવાનો કોઈ પ્રયત્ન કરતો નથી માલિક વસ્તુ ખેંચી અને એને દિવ્ય પણ માયા માંથી દિવ હવે એને કોણ હમજ માલી મા ભગવાન ને કેવા સમજવા ભગવાન કેવા છે એને જાણવાનું બોલો લ્યો અને ભગવાન તો પરમ દિવસે છે આ જગત ક્યાં ભરમાય છે આકાર માત્ર માયા ના ભગવાન ને આકાર ન હોય એ જાણે માયા ના આકાર વિના તો ભગવાન કામ જ ન કરી શકે અને આકાર માત્ર માયા આમ નથી કરી ને ભગવાન પૂરે ભગવાન પરાધીન દયા એમ બોલવામાં જો રામાવતાર થયા કૃષ્ણ અવતાર થયા ભગવાન ના અવતાર સ્વામિનારાયણ થયા પણ એ જો માલિક આકાર માયા ના આકાર હોય તો મારી શકતી નથી સજા થી સર્જન થાય ઇજાતિ થાય જો માણસ જાણે કે હવે મારી સૃષ્ટિ મારે ઘોડો બનાવવો ભાઈ માણસ ની સૃષ્ટિ માં જો ઘોડો થાય થાય છે માટે ભગવાન માંથી મનુષ્ય ભાવ ને ટાળી ને દેવો ભાવ લાવવો પછી બ્રહ્માદિક ભાવ લાવવો પછી પ્રધાન પુરુષ ભાવ આવે કેવી રીતે આવે કારીગર ને કારખાને કારીગરી નું જ્ઞાન થાય તો હું ને ત્યારે આ જોવા કારીગરી જોવી જોઈએ શું કારીગરી જોવા એ બેઠક છેડાઓ થી બેઠાઢક ની એવડા એને એની પછી પછી એની પછી પછી એની પછી એની પછી આવે તો આવે આ પગવા ના દે આપણે સાધુ થયા વધવા જો ઘર છોડ્યું અહીંયા આવીને બેઠા પછી વિદ્યા ક્યાં લગી ખબર હારી રોટી બનાવતા વળી એટલે પૂરો સાચું થયું એમાં પાછા આવા સાહેબો આવે એને બે હારી આપડા વખાણ કરે એટલે આપડે અને દખલે મારી રોટલી દખલે મારી ચાહણી દખલે મારા પકવાન એનો ભાઈ એને બહુ આનંદ હોય મંદિરો આવડા ખાઈ નહી એટલે શું શીખે મારી સાથે ખાઈ નહી ખવડાવી શકે નવ ખવડાવી શકે હવે આ બધા ભગવાન ને વળવા નીકળ્યા એકણી કરી એટલે બધું થઈ બરાબર કરો છો એટલે હાર ના ન ખાઈ અને આવડા પાછળ બેઠા એ ગીરા જે બેઠા થાય કરે પગ મળે જોઈએ તો એ આપણું ન આવડે એ તો લક્ષ્મીનાથ જાણે જાણે મને અમને એમાં ખબર ન પડે અમે એ કરતા નથી હવે એમાં ચોખા થઈને લેવા અને એ નથી જો હવે કેવી રીતે લઈ જાઓ તમે આપણને માને છે પૂજે છે એમાં આપડે દબાઈ ગયા જોટલો માજી ને ખાવાનો હોત તો આપણે બે હજ નહી હો તો ભાઈ દસ ધ્યાના ખ્યા ની તમારું આપણે ભાવ લાવો પછી બ્રહ્માદિક નો ભાવ લાવવો પછી પ્રધાન પુરુષ નો ભાવ આવે પછી ભાવ આવે અને શું વધારી ભાવ ખબર પુજાવો હજી રાજી વિરાજી યુક્તરાજી છે ને ભણેલા બેઠક મળે એમ કેવું અમે ઘણી મધ નથી જવા જ્યાં મેરેથી લઈ જાય લઈ જાય ના લઈ જાય ગુજરાત સમાચાર એમાં વાંચવામાં આંખ પડી ગઈ વાંચવા જેવું લાગત વાંચ્યું ખુબ આનંદ આવ્યો અને બે ચાર ફેર વાંચ મનમાં સાચું હાંડ જાવ આવડા ને મળવા ને વાંચાવ તો જાણે આજી આજી છે અને જો કરી ને આધારે આવ્યા ભગવાન ના નામ ઉપર આવ્યા મારી પડખે બેઠા પણ એ પાછા ડી થઈને મને વળગે તો મારે ત્યાં હું કરવું મારે હું તો નહી વાંચું બધાય ને સમજાવું હોય તો વાંચવું આપડે ભૂપેલિયા છે રાગ વિરાગ અને વિતરાગ મળ્યું નો નવમો શ્લોક દિવ્ય જન્મ ચર્મ દિવ્ય રાગ વિગો સમજવાની ખુબ જરૂર છે કોઈ વ્યક્તિ ધન ની પાછળ પાગલ છે નોટો નું બંદર જોતા જીતા નો રણકાર સાંભળતા લાલ ચપકવા માંડે છે બરાબર રાગ તો તો રાત અવિરત માં વ્યસ્ત રહે છે આ રાગ નું સ્વરૂપ છે આ રાગ નું સ્વરૂપ છે મારું સાધુ ને કેવું રાગાને આપડે ત્યાગી થઈ ગયા પણ આમાં નાવાડે છે એની સામે ધ્રુવ એની સામે નો ધ્રુવ પર ઉભો છે ભૌતિક ચીજો ની પાછળ પડવાને બદલે નથી જવા દેવો મારે જવું સાધુ થવું કે નઈ જો આ બે નું ભાગમ ભાગા છે એ પણ બીમારી છે જો આવી વ્યક્તિ ની સામે ધન ની મૂકી દેવામાં આવે તો તરત જ આંખ ઉપર ઘણી વાર જાહેર માર્ગો ઉપર શ્વા નું લેખન કર્મ પણ આપડે સહન કરી શકતા હોય કુટુંબ સાથે ફરવા નીકળવા હોય અને આવી ચેસ્ટા ચાલુ હોય અને સ્વય પણ પેલા રતિમગ્ન શ્વાન યુગલ થી આખો ફેરવી લઈએ છીએ પણ હકીકત માં આપણી ધન નીચે આખી મુસાફરી દરમિયાન આપણ ને પેલું મૈથુર દ્રશ્ય સતત દેખાતું છે આવી કપોડી હાલત હોય છે જો કોઈ સુંદર યુવતી પણ નજીક માંથી થઈ જાય તો કઈક ઘોર પાક થઈ ગયું હોય રાગ ધન ને અને રૂપ ને પકડે છે તો વિરાગ એને છોડે છે વિરાગ એ રાગ નું તદ્દન વિપરીત રૂપ છે રાગ સ્ત્રી ની પાછળ દોડે છે પુરુષ ની પાછળ દોડે છે એક હકારાત્મક ને એક નકારાત્મક ભાગનારા ના હૃદય માં પણ એની યાદ છે ને કઈ બાઈસે અને બાઈકો દેખાય છે ને અને આટું કપડવામાં આપડે જોયું નથી કે નિયમ ની મર્યાદા વિચાર કરવા જેવું આ બંને સ્થિતિ નું કેન્દ્ર એક જ છે અને તે છે એક પ્રકાર ની પણ એકાગ્રતા પ્રમાણ અને તીવ્રતા બંને માં સરખી છે આ બંને વ્યક્તિઓ ની કોઈ ફરક નથી જે વ્યક્તિ સ્ત્રી કે ધન કે પ્રતિષ્ઠા પાછળ પડે છે એની એકાગ્રતા અને જે વ્યક્તિ આ સૌને છોડીને ભાગી રહી પ્રતિષ્ઠા દોડ કરે છે પ્રતિષ્ઠા આપડે બે મને થી પ્રતિષ્ઠા એને કે માની એ ધનગ આવા ક્ષેત્ર માં એને માટે દોડા દોડ કરે સાચી ઊંડાણ ઊંડાણ થી મોટા વિરાદો રાખે બતાવે હું પણ એમાં હું છું બરાબર ઈ તો એની એકાગ્રતા અને જે વ્યક્તિ આ સૌ ને છોડીને ભાગી રહી છે એની એકાગ્રતા મારે બંને વ્યક્તિઓના મનમાં અને માનસ પટલ ઉપર તો એમણે નક્કી કરેલા લક્ષ્યાંકો નું ચિત્ર જ સતત ચાલ્યા કરતો હોય જે વ્યક્તિ સંસાર છોડીને ભાગવા નથી રહી છે તે પણ વિપરીત અર્થમાં તો પાગલ જ છે વિતરાગ વ્યક્તિ ની સ્થિતિ આ બંને અલગ છે એ વિતરાગી બનવું જોઈએ બંધન રોગ વિતરાગ થાય ત્યારે એટલું કહે જારાત કરે છે કે હું કલાની તારીખ થી ધન નો ત્યાગ કરી રહ્યો છું વજન ત્યાગ કરી રહ્યો છું તો રાજકારણ ક્ષેત્ર સંન્યાસ લઈ રહ્યો છું તે વ્યક્તિ માટે મનમાં હજુ આ સિક્કાઓ નું અનહદ લાખો ની સખાવતો કરીને ધન ના ત્યાગની અંદર સંતોષ માનનારા દાનવીરો મનમાં હજુ આ ટીકાઓ નું અનહદ મૂલ્ય સચવાય રહેલું છે મંદિર ના બંધાર માં પધરાવી દેવાના ત્યાગ અર્થ માને છે આનંદ અર્થ આનંદ તો પણ અર્થ અને આનંદ તો અકબંધ રહે છે સાચવેલા ધન અંગે જે વ્યક્તિ લાખો ની મતા હોવાનું ગૌરવ અનુભવતી હતી તેાખો ની તથાવત કરી દીધા નું સૂક્ષ્મ અભિમાન અનુભવવા માંડે ધન્યૂલ મિત્રા ની માટે ધન નો કોઈ અર્થ જ નથી રહેતો નાણું તિજોરી પડેલું હોય દેવ મંદિર ના હોય સાચર ના બદલ થેલા હોય પણ કોઈ વિશેષ અર્થ નથી આ ત્યાગ ના અહંકારી માટે ત્યાગ ના અહંકારી એક સુંદર કથા યાદ આવે છે ત્યાગ ને વલ્કીય મુનિ રડ છોડી તપ માટે જંગલ માં જઈ રહ્યા છે તેમણે બે પત્ની બારગી અને મૈત્રી ને બોલાવી કોઈ પણ સ્ત્રી માટે આવો પ્રત્યા સ્વાભાવિક લાગે કારણ કે પત્ની પતિ ને તેની ધન સંપત્તિ ગુણાકાર કરવાથી જ ઓળખતી હોય સારું છે પતિ જાય છે પણ ધંધો થઈ જાય છે ને ખાસ નુકસાન પણ ગારગી અલગ કિસમની પત્ની હતી એને ઘણો મહત્વ સવાલ ઉઠાવ્યો ગારગી એ પતિ ને થયું તમે જે તમારે પણ શા માટે ચાલે જવાની અદભુત સવાલ ઉઠાવે છે ગાર્ડ વ્યર્થ છે ધૂળ છે માટી છે રાત છે મને સોપી દઈને તમે આટલા બધા ગૌરવાન્વિત કે રીતે જો ધન અર્થપૂર્ણ છે તો આપડે સાથે સહભોગ કરીશું અને જો વ્યર્થ છે તો મને પણ એવા ધન નું એવી જ્ઞાન આપો એ સાર્થક અને જો એ વ્યર્થ છે બાપા ન અને જો ધન વ્ય અને જો છે તો મને પણ એવા ધનુ એવી સંપતિ નું જેની તમને સલાહ યાદ ને વિમ એક નવા પરિણામ ની દિશા બતાવી પતિ ના મન માં પતિ ના મન માં ધન ની સાર્થકતા અકબંધ જળવાયેલી પડી હતી એટલે તો એને પૂરેપૂરી તૈયારી પણ હતી પણ હજુ તર્ક ની ચોર થી પછી વચના ઉપર મૌલિક દિશા તરફ ઇશારો કરી તેમની આંખ ફલી છે ધન ને છોડીને જતી વ્યક્તિ માટે પણ કશું ગૌરવાન્વિત થવા જેવું નથી કારણ કે હજુ તેને ધન એટલા જ વેદ પકડી રાખી છે નિરાગી અને વિરક્ત વ્યક્તિ પણ વિપરીત નો શિકાર બનેલી છેડા બીજા છેડા પરત આવન જાવન વિકરાગતા નો પરિચય નથી કરાવી શકતો બે છેડા છે તેની દ્રષ્ટિમાં નથી કરાવી શક રાગ નો અર્થ એવો પ્રિય વ્યક્તિ ઘેર વધારે અને યજમાન સુખની અનુભૂતિ થાય અને એ જ રીતે અપ્રિય વ્યક્તિ ઘેર આવે તો મિત્ર ઘેર થાય બરાબર ઘણી મુશ્કેલ છે એમાં નથી કોઈ શત્રુ નથી કોઈ મિત્ર મિત્રા નું ચિત્ત કોઈ પણ ચીજથી કોઈ પણ કારણ થી નથી હોતું મિત્રતા પણ તેને બાંધતી અને શત્રુતા પણ તેને બાંધતી યાદ તો મિત્રો ની પણ આવે અને શત્રુઓ મિત્રો નો પ્રેમ પણ બાંધે અને શત્રુઓની નફરત પણ સંભવ નું સ્મરણ થોડું વધારે થાય મિત્રો ભૂલી જવા સરળ છે દુશ્મન ની વિસ્તૃતિ કઠિન રાગ ને ભૂલી જવા આસાન છે પણ વિરાગ ની જળ ઘણી ઊંડી જવા પ્રેમ ને ભૂલી જવા માં વાર નથી લાગતી પણ ભૂમડા તો વર્ષો સુધી મનમાં ભોળાયા કરે શત્રુ વ્યક્તિ નો પડછાયા ની જેમ પીઠો કરતા રહે અને બદલો લેતા રહ્યોગ નો આ સ્વાભાવિક ક્રમ છે બદલો લઈ ને જીરાગ છે હું માની એટલે આ પ્રક્રિયા દરમિયાન રમૂજી ઘટના પણ બનતી બોલો જે લોકો ધન ઐશ્વર્ય પકડી ને ગયા છે તેમના મનમાં ક્યારે ક્યારે રીતે વિશ્રાંતિ નો ભાવ પણ જાળવી જાય છે એકાદ કલાક માટે નજીક ની લટાર પણ ખરીદ તો આથી બિલકુલ વિપરીત આથી બિલકુલ વિપરીત પ્રક્રિયા પણ ઘટતી સતત ભગવાન આપડે તો અખંડ ભગવાન ને પૂછ્યા દુઃખી ઘણી બે ઘડી ઘણી બે ઘડી કોઈ પ્રોવિઝન સ્ટોર માં આટો પણ મારી હા ચોવીસ કલાક વિરાગી ની સ્થિતિમાં જકરા મુશ્કેલ એજ રીતે ચોવીસ કલાક રાગી હોવું પણ કારણ કે મન થાકી જાય એક જ આસનથી મુદ્રાથી એટલે રોગ ને વિરાગી શબ્દ બધી જગ્યા આમ તો ત્યાગના અર્થ માં રાગી બેટા ક્યાં રામજી મંદિર માં ફસાઈ ગયા પણ વિશેષ અર્થ ના મેડમ બંધો માં ડોલી રહેલું થાક વિચરામ બાંધે એટલા માટે ભૂરા માણસો ની જિંદગી માં પણ ક્યારેક સુવાસીત ક્ષણ આવે સારા લોકો ની જિંદગી જેની જિંદગી ક્યારે પણ સુંદર ક્ષણ ના આવી હોય કેટલીક તો ક્રૂર અને નિષ્ઠુર વ્યક્તિઓ પણ ઉત્તમ ક્ષણો માં પાછળ સાધુ પણ પાછળ પાડી દેતા હોય એવી જ રીતે ક્યારેક તેમની ખરાબ ફળો માં ભલભલા પણ શરમ આવે એવા કૃત્યુ આચરી બેસતા હોય સારા થવા માટે ત્રેવીસ કલાક ની કરી હોય સારા થવા માટે ત્રેવીસ કલાક બરાબર પણ એક કલાક માં એક કલાક માં કેટલી કડવાટ સંગ્રહ થયો હોય તે સમજી શકાય એવું છે કારણ કે ત્રેવીસ કલાક સાચું પેલા એક જ વાળી દેવાનું ત્રેવીસ કલાક સુધી ઘણા થી વહી જવા કોશિશ કરશે વિતરાવી સિયલ ની ક્યારે પણ જરૂર પડતી નથી દ્વંદ મારવાની હોય એટલા માટે ચોવીસ કલાક સતત એક રસ માં કેન્દ્રિત રહી શકે છે રાગી અને વિરાગી માટે આ શક્ય નથી તો મહાસાગર જેવો બધે નમકીને લાગશે મિતરાજી ને પણ ગમે ત્યાંથી ચાખો સ્વાદ બધી જગ્યા એક સરખો જ રહેવાનો તો વેસ્યા ના બેઠો હોય કે જીનાલયમાં જેની ચિતિ સર્વદા એક સરખી જ રહેવાની કે હવે તેને તેની છુટી લેવાની કોઈ આવશ્યકતા કરો તમને દેખાણું વચ્ચે કેટલા ઊંડા ઉતરા છે એ તો બરાબર એમાં અમે કઈ નથી જવું હવે આપડે શું મનમાં દેખાય એની વાત કરો ને કારણ કે બીજી પેઢી ક્યાંક ક્યાંક હતું અને બીજી પેઢી સંપ્રદાય આ બદલે સ્વામિનારાયણ ના સિદ્ધાંતો ક્યાં થોડો સિદ્ધાંતો એટલે સિદ્ધાંતો છે મેળવું તમને સાધુ ના કંસા માંથી હું નવીન કઈ દેખાય બોલે એને એટલા ઊંડા ઉછર્યા ન હોય આ આપણી ચાર પ્રકારની મુક્તિ ભગવાન ને કેવું રહેવું ભગવાન ના ધર્મ માં જવું આ બધું જે કરીએ અને કરી તમને એવો મહાપુરુષ હોય કઈ કરી જાતો નથી એટલા માટે જે છે આજે પાંચમો આરો છે ઊંડા ઉતરો આગમ પશ્ચિ માર્ગ વાળા ને શું આ બધું પશ્ચિમ માર્ગ વાળા ને આ દેશે એ વહીરાજ ના જ્યાં લગી રોકાણો છે ત્યાં લગી ધ્યાન માંડે અને સિદ્ધિ ના સિદ્ધાંત પ્રમાણે અને આપડે તો સેલ મારું છું ને હવે આપણું કલ્યાણ તો એક પગ સરસરાજી નું બંધન તો નહીં આપણને મારાજ શીખવાડ્યું છે ત્યાગ વહીરાજ નહીં પણ આમ પણ ન જ આવ્યુંજી થવાનું તો બહુ કહ્યું પણ હું કઈ કોઈ થતો પાંચ જણા માને પૂજે એટલે હું હવે બરાબર મહાન હોય સદગુરુ નું જગ્યા મળી એટલે મહાન સદગુરુ થયો હવે આમાં દેખાવું જોઈએ પ્રમાણે એને બરાબર આ માર્ગ માં એક મોટામાં મોટો લાભ છે પણ એનો દુરુપયોગ આપડે બધા શબ્દ નો એનો દુરુપયોગ કરી દુરુપયોગ ઉત્તમ હતી નિશ્ચય પણ એમાં જે ભગવજી વાત છે ઉત્તમ માં ઉત્તમ નિશ્ચય પણ જ્યાં કલ્પના હોય કલ્પના એટલે કોઈ પણ માલિકા તો સંકલ્પ ના હોય કે સેવા સેવાય કેવાય ભગવાન ની જવાનું એનું વગર ઉપના વાળા ઉપાસના વાળાનો સિદ્ધાંત અને એ સિદ્ધાંત ઉપાસના વાળા ઉપછો રાખવા જીવાની આધતા હોય એ લોકોને તાણે એ લોકો લાકડી કોઈ નતું મતલબ થવું પડે પૂરે પગ માલતા પકડવાનું હોય બીજું પકડવાની એમાં નથી જાય મારી આંગળી ત્યાં બળ આવી જાય ઉપાસના વાળો હશે એને આ બધું રાખવું તો પડશે પણ પેપો છે ને બળ આપી દે પૂજા ને નથી બિચારા હવે એક ટેકો હવે ભાગવત દિવ્ય સ્તન માં માયાનું વર્ણન આવે અને બીજો શ્લોક બ્રહ્મચારી નો મુકુંદાનંદ ના દ્રહ્મચારીઓ એમ મારા જે લખ્યું પછી મોટી શિક્ષા બધી વિવેચન લખ્યું બ્રહ્મચાર્ય ઉપર કે કવિયુગ માં બ્રહ્મચર્ય ના પડે એમ લખ્યું માલિક નું સમાધાન કર્યું છે એમાં એ લખ્યું છે કે માયા કોઈને છોડતી નથી તો એ આપણા કીર્તન માયા કોણ શરીર નહીં જ એ તો આપણા કીર્તન હોય આવડા માની લો કે આપડે તરી ગયા લુડા પહેરો ખાવ અને આપડે આમ ન જોઈએ તો કોણ હુકમ લઈ લો આપણા ને આપણા શબ્દ પણ એને ન ભ આપડે તો ભગવાન નો આશ્રમ આપડે નિષ્ઠા એક પગ એન એક પગ અક્ષમાન એ પાછું આવડા નું ગોખા પાછું આવડાય સંસાર માં લુપ્તા હોય બોલે હવે એ શિક્ષા પદ્રી માં લખ્યું છે આને લાભ કેટલો છે તો આવું પણ ડિસ્ટ જો બળવા નાખશે ને ઈ એને ઉગાડે પડવા દેતો નથી ઓલા પંચમી શું એને જણાવો અને વિતરાગી મારા જે એક પગલું આગળ છે અનુરાગી અનુરાગી ભગવાન ભગવાન માં અનુરાગ વાળા થાય અને વિતરાગ થાય વિતરાગ નો સાથે એટલે એની તરફ આઈ લો તો ચાંદ્રાણા સમજણ તો પેલી જઈને માલિકા અયા ન કરશો તમે ખરો છે એટલે હાર આવું નહીં એમ નઈ પણ મારા પગથીયો ચડવા જ ન માગે એ પગથીયો ચડાવી ગયો બીજે તબક્તનું તગવો જેટલું છોડો છો છોડવું છે એ બઉ સારી વાત છે એને કઈક અનુમાન કરવું જોઈએ ને જો આ દ્રશ માત્ર તમે સંસારી જેવો છે ક્યાંક ભાવે જલાલી ને બઉ સારું દેખો ધર્મ બાબતો હોય તો ચાહો જલાલી માં ધર્મ છે આ કોણ મંજાબે જૈન સિદ્ધાંત પ્રમાણે બરાબર છે આપણું એક પાણી બે દિ આગળ છે પણ ભક્તિ માર્ગ જોતા જ નથી ઉલટા ઉતરી જાય આપડે ભગવાન નો આશ્રમ આપડે દીક નહી એટલે ભૂખ એમ ને આપણે દીક નહી ભક્તિમાર્ગ વાળા જેટલા સંપ્રદાયો એ વિકલ્પ ઉત્તમ હતી હમે લાંચે પહોંચી અરે શું નિર્ણય કર્યું હંમેશ તો કરો સમજાવનારા આવડા પણ આને જ છોડી દીધું સમજાવે કોણ કેનેલ સમજાવે કોણ આપણે આ બધું શ્રીજી મહારાજે જે નાશ કરી નાખ્યું ત્રીજી પેઢી હવે બધું નથી લેવ આ તમે બેઠા છો વાત કરી છો તમારું નગર હાથ જોડવા બીજું ઘટ તો વાંધું પણ એમાં એની સંત મહિમા મેળવું એ લખ્યું મને સેવા લાગે ઘી લેવા જાઓ નારાજ થયા હરિભક્શન ના પૂછવા પણ હાથ જોડતા લગાડવાનું તમારે ઘેરે માલ લેવા જાવ બજાર હતો તેલ લઈ હો એ ના તો મને ડર પડ્યું હમ તો જાલ ને ગયો બસ બાઈને તેરી ગયો સાલી કમમા કોઈ મોલેદાર કરીચાર કોલ કોલ લગાડે એનું કોલ લેવાનું નહોતું એ તો બોલ ના આદુ વઢેલ હોય તો કાન આનાના મલયા કરી દેવાય ને એનું મજા નહોતું કે એવું સાવ હાચું વગેન આટલું બધું કોઈ કોઈ ઓઢારી છે ના પૂરી અપલેતા આદિના તાબે પર દી ઓલગી ના માથી આપણને નહોતું ખરામ માગે ગોગો મોન ના આવે કન કન હું ગઈ ત્યારે આપણે તો ગળા કાં કુંણ એવો તો માન લઈ જાય છે યુદ્ધ માં રાજીયો યુદ્ધ માં રાજીયો ઓ આવું આવું ક તમને उसका हिसाब है उसको मैं कोई मालूम नहीं का दम नहीं पड़ता ना नाम तेरा ये पूरा जगह ना भाई भाई नहीं तो काला कुछ चढ़वाने विचार करते बोलो बोलो भाई मतलब ये हम नहीं चाहते मैं चाहता हूं बहुत अच्छी आई है दूसरी कोई ત્યાં બેઠા બેઠા મનમાં વિચારો ઘણા જાણે અવગતો ભગવતી દેવાના હવે એ બીજા ને કેવી રીતે શીખવાડે એના ઘર માં જ અવિજા બેઠે એ બીજા ની અવિબાને